માણસ આપણે આપડા ફોરેન વાળું કઈ ગયા અમારું મીઠું છે એટલે મીઠું એટલે સીટ સીટ એટલે માણસ મૂકે ખબર પડી ને બધા માણસ થઈ જાય ને આપડા રોગ તો બહુ ધારા માણસ છે ને ઉપાય તો આ મારી આવ્યો નહી તો હા સ્લીપ આજે અત્યારે સારું હતું ને એમ નામ જ સ્લી પછી પછી બીજી ચોઈસી માં આખું સારી રીતે અને આત્મા સિવાય આત્મા ની બાઉન્ડરી સિવાય જે આત્મા છે એ બાઉન્ડ્રી ની બહાર છે એ સચર માં પાવર ચેતન છે કેવું જેમ બેટરી ના સેલ પાવર હોય છે ને ક્યાં આવતી પાવર હોય તો કદાચ પછી સેલ એવાની એવા દેખાય તો ચાલે કઈ કેમ નહીં ફરી પાવર ચેતન છે પાવર ચેતન ચેતન મારી અને લોકો ત્યાં પદારથી વાળીને પદ્માસન વાળી સ્થિર કરવા માંગે છે मूर जेर करवाई प्रेक्सर तो मैं तार अंदर बढ़ रेग्युलर थी जाए आसो ना आसो नहीं ध्यान करव कोई कशु करव तो आसो ना रेग्यूलर थे आ का जरूर एक बार मन कहते પદ્માસન કરે છે એ પણ કોણ કાર્ય મુશ્કેલ પાલ પડવાનું પછી તારીખ ત્રણ મહાત્મા ટેકા મૂકી ના હિસાબે છે આધાર ના હિસાબે ટેકા મૂકી લો આ મેહાર ના બેઝમેન્ટ ઉપર નિશ્ચય રહ્યું છે બેઝમેન્ટ નિશ્ચય રહ્યું છે તથા વ્યવહાર ની ક્યાંય નહીં કરવાની નિશ્ચય ની ખ્યાતિ હા અત્યારે લોકો વ્યવહાર માં કેટલાક લોકો છે વ્યવહાર નિશ્ચય તો સંતુલા રાખી છે એકલા વ્યવહાર માં ખ્યા ને સમતુલા તો નહીં પામવા એટલે નિશ્ચય તરફ તમારું વલણ વલણ નિશ્ચય તરફ અને દાખલો કયા જેવું કે છે એનું મેં કે છે આ સ્લેબ કરીએ છીએ પછી કાઢી કેન્દ્રિકર જે વ્યવહાર છે પોતાનું કામ કાઢી માટે શું કામ કરી છે કેટલી આપ કરવી છે એમાં પોતાનો આત્મા પ્રાપ્ત કરવા માટે જગત આ વિધિ ની વાત નહી સમજાવવાથી વ્યવહાર ને વર્ગી રહ્યા શું થયું છે એ વર્ગી રહેશે તમે આવું બોલ છો વ્યવહાર રહ્યા એટલે વહેવાનો તડચોડ છે પાછા આપડે કોઈ પણ પકડ્યું છે સ્લેબ ફરી ગઈ એટલે સેમ્પલિંગ કરી દો સ્લેબ ભર્યા પેલા ટેકાી લે છે ના કાઢે એ તો કયું એન્જિનિયર ખરાબ મતલબ એટલે આ દાખલો બરાબર નિકાલી બાબત છે એટલે વેલા નીકાલી છે આ તે લોકો હાક થી કેવું લાયા સરસ હાક લાયકા અને ટેકા રંગે ચૂકી નાખીએ તમારી સિવિલી બરોબર સિવિલી ગાડી છે આવે ત્યારે અમારા ત્યાં ખેતર માં ઘણા નથી આવતા ડખો કરાવે એવા પણ અમારા જેવા ને તો ખેતર માં ગધેડા ચરિક તેને ડફડા મારવા પડે તે ડખો દુર વધતું જાય કઈ ડફો કરવા ને વધતો નથી ડફો છે નહી રસ્તો જે છે આ રે જે છે જેમ જેમ પેલું આયુર્ય ઓછી થતી જાય ખરો ખરે થઈ જાય ને તેને પણ આપડા લક્ષ્મ તો હોય ને બસો જાય છે એટલે દેખાતું નથી ખરું પણ બસો ગઈ એટલે બસ ના દેખાય તો કગાળ કરવાનું આપડે બનવા માટે ગયું નથી લક્ષી ગયું નથી બીજી બાજુ તમે કહો છો કે બ્રહ્મચર્ય પુષ્કલ સાર છે બીજી બાજુ તમે કહો કે પુષ્કળ સાર છે હતી કઈ અપેક્ષા તમે કઈ અપેક્ષા એ કહો એ ક્લિયર કરો હવે અપેક્ષા છે ને કહેવા માં કઈ અપેક્ષા એ કોચો યુકે ક્લિયર દેખાય છે ને કુદ્ધે જરૂરત નથી એવ ઘણી જરૂરત હતી તો ભાઈ આત્માને જવું ના એ કુદ્ધે લઈ જઈ નહીં કુદ્ધતે હતા પરમાશી સીતા આગત થઈ એટલે આપણે સાથે કુદ્ધ તો આવો કાચી નીકળી રીટાને સરીયાત ના ભાઈ એમ કુદ્ધગે રીટા કે આતા એ કોઈ કોઈ દરિયા નીચે તુંલા કો વિત્રાગનો દરિયાત ના હવે બરોબર છે હવે બરોબર બેઠો બધું ભૂતગલ છે એ આધારે નથી લેવાય દેવા નથી આકારી નથી હા કોઈને આધારે નથી કોઈ કોઈને આધારે કોઈ કોઈ આધાર ભૂતગલ આત્મા આધારિત નથી આત્મા આધારિત અબ્રમચાર્ય તો ભૂતગલ જોડે ખાંસી લેવા દેવા છે ને ભૂતગલ નું ભૂતગલ ને ખાંસી લેવા દેવા છે ને બંધારણ છે ને એ તો સહી બંધારણ એ ભૂતગલ નથી બધા તો જીવના હોય બે વિચાર જીવ ની આપણું વિજ્ઞાન પાછળ કઈ નાખે એટલે ડાળ વાળું કાપવું ના પડે દોરી પાછળ કાંઈ નાખે પડી ગયું જાય કલા અને બીજા દાળા કાપે ઉપાય નથી આવો સત્સંગ વસંગ કરવા આવો અહિયાં નથી કરતા નથી સત્સંગ આવો આવો પૂછે છે સંપૂર્ણ વિતરાગટ થાય આપણે લખાય છે આગળ લખાય છે નહી જોઈ શું કયું जरूर करते, करते, ये करते। क्या हो जाता है ये आवे ओझा थे हेटी खाती એટલે કોણ થાય એ તરફ દેખી રાખો વિચારતા કેવી આપી વિચારતા એક અંશ પણ વિચારતા રાદેશ નું પણ કર્યું કેવાય શું કે છે કારી હોય એક આત્મા થઈ આત્મા બોલ કે છે શું કે છે આત્મા થઈ ને એક જુઓ બોલ કે છે અને કર્યું કાચે અરે કર્યું બેસા પોતાની એટલું તે થાય પોતાના ઉપર હું તો પૂછ્યું બધે પોલ કોઈ બધી ન જદ આ પરિતેશ સંઘરે છે એ એ આવી મત લાગે છે કે જો ધન ધાન સંકારની આ હિન્દુતા સુકને નહી તો આ પરિતેશ સંકાર હોય પરિવાર કે ભાઈ આપદત કરી નાખતો કે મગું થઈ જાય કા બહુ બહુ ગહેકી નહી ને એ મગું થઈ જાય લેક બોલાય ગહેકી નથી જ મ પ્રભાસ ગુરબી ને જવું છે જે નવી નવી આઈ નેસ મરી ગયો વારો માનેવા ની હવે કેવું તો વિદ્યાર્થી એક મરી જાય ઈરાગીલા તો ઈરાવારા ભર દેવાના હા મહેનત ભાઈ ઈરાવારા ભરવાના ને આપણે જો ના ઈરાક તો સર મરી જઈ જાય તો કેટલાય મરી ગયા વીરો વાળા બિલો ભૂગળ ભૂગળ તો બસ મંદિર માંજુરો મજૂરો મંદી નો લાભ લાભ ખોટો લાભ થાય અત્યારે આ મજુરો બોધે છે જો બંદી માં આપણે આપી હોય તો તેથી બંધી નથી તે બધી ત્રીસ ની સાલ માંથી બત્રીસ તેત્રી હોય દુનિયા નું ટર્નિંગ કર્યું તું ને ના ભાવ એ પૈસા મંદિર ગાય એના કરતા પૈસા જ નથી હોતા ને મંદી માં માર ની કિંમત હોય પૈસા ની કિંમત પૈસા માર ની કિંમત જ નઈ પછી આકર્ષણ થઈ જાય પછી દાખલો આપો અપકર્ષણ નો દાખલો મુંબઈ માં <laughs> વિજ્ઞાન ઓત્રા દેના આપલે ઓ બહુ સારા બહુ સારા મોહમી નગરી કેલાય સાવિયે તુ લાયા દે સાધુ સંતો અયા વાં જરૂર નહી આ મોબી મો છોટી દીદ પ્રજા પ્રજ્ઞાના કેલ મો છોડતો નહી પણ ઉગડે ગોહીમાં મો ઉગડે નહીં એ તુ દાદા આપ મલ્યા તે નામ થઈ ગયું ને દાદા ત્યારે દાદા મળ્યા ત્યારે કઈ સ્પર્શ નથી કરતો હવે કઈ કોઈ જાત નું સ્પર્શ નથી કરતું હજી તો ધ્યાન ત્યાં માલ ખાઈ દે ને દાદા નીકળે જથ્થાબંધ ને નીકળી જાય તારે જથ્થાબંધ જ નીકળી જાય એવું ખાલી થાય ત્યારે બધું જથ્થાબંધ ખાલી થઈ જાય ને ખાલી થાય ત્યારે એવું જથ્થાબંધ ખાલી થઈ જાય ને બધું જ નીકળે હોલસેલવાળો હોલસેલ લેનાર આવે ને હોલસેલવાળાનો હોલસેલ જ લેનાર આવે લેનાર આવે બરાબર બરાબર કોરપોરેશનને જાળો કેમ લાગે કોઈને તો આજે તો આવ્યા જ જાણું દેતે એ તો આપણી વેરી ગુડનો અનુભવ કરીએ જાણો તેરી આપણે પૂરું થઇ ગયું વ્યવસ્થા ત્યારે ચાલુ થવા જાય વચ્ચે કલર નો અવકાશ હોય તે હાથ રજે આવી જાય આપેલું મોટા ભાગનાવી કરો થઈ આવો ભાઈ કટિય ના मजा तो हम एव आप कोई नो एक प्रश्न हो प्रश्न भो आखो विषय मनसिक विषय अपने खुशी गे प्रश्न उकेल करने ज्ञान चार्ट सोप्यू धर्म तरीके काम अपने करवा सोलूशन है कोई बीजो तो आप सके तो अपना मण करवा મારી ખ્યાલ તબા કરવા શક્તિ એ જોઈએ કરી શકે એ કઈ પસંદ નથી કરી શકતો એ મને જયારે મારી સામે પ્રશ્ન હોય છે કોઈનો એનો ઉકેલી આપીને મને એનો જોબ સેટીસ્ફેક્શન મળે પણ તેથી મને મારા પર બીજો કોઈ એનું રિએક્શન નથી થતો सुखी राखे आ बु मैंने कसु नहीं कर सकता आ बहु प्रबल आत्मा इतलो आधार थे थे। आधार इतलो इतलो आधार, तो आधार, आधार, आधार तो मारा, मारा ते आजे भी कई पर मुश्किल हो तो बात करी सके अपन ने बात कर सके साथे क्या आम करो का आम करो का आम करो હવે જે ઈશ્વર ની જે વાત થઈ હવે જે ઈશ્વર ની જે વાત થઈ મારા મા બાપ સિવાય બીજે કઈ તત્વ છે એ હજુ એનો મને મળ્યું નથી કઈ જવાબ આ જવાબ ચોક્કસ આપણી પાસે પણ એ સિવાય ની જે ઈશ્વર તત્વ ની વાત કરી નથી ને આપણી પાસે છે મા બાપ તો આપડી ગુરુ હોય એનું ના હોય તો મરી ગયો હોય તો આપણને કેટલાક ની ખાતરી રાખાય તમે રે ને ના રે म ना मैंने खटको ईश्वरे साइट मारी भक्ति पूर्ण छे के मारी है आज मेरी पास भी शंका है બાળકો ની પાછા ને ભગવાન પસંદિકતા નથી એમાં આવે નજ સોલ્વ ના કરતા मृगज न जेखाय आज लोग मोरी बता प्रश्नों बिचारो तो अड़के मुश्किल असरोके करते रात रात बगड़वा वस्तमो હા ભગાય કે ના ભગાય ઇટ્સ ડિફરન્ટ મેટર એ તો પંદર વર્ષ પછી ફર્સ્ટ ક્લાસ મેટર હોય ચેસ્ટ મંદી આવે તો કેવું હોય પૈસા આપવાથી જેટલી ચીજો જોઈતી એને ભલે પૈસા આપવાથી ના મળે વસ્તુઓ ના કરી શકે પાણીનો સ્વભાવ નીચે દેવાનો છે એને એને સ્વભાવ થી ચાલ્યા જાય ઊંચે ચડાવવું હોય તો ફેરફાર કરો નસી લઈ જાય નિકેનિકલ ની એડજસ્ટમેન્ટ જોઈએ અમાસી જ બહાર નીકળી જાય ને માણસ ના નીકળે માણસ છે એનો કેવાય સંસાર સમુદ્ર તરતો ના આવડે માસ કેવીરાય સંસાર સમુદ્ર પડી રહ્યું તરતો ના આવડે ફોરિન વાળા ના આવડે પણ ઇન્ડિયા ને ઇન્ડિયા નો ના આવડે પણ ચાર્ટર એકાઉન્ટ આવડશે વિશેષ ધરાવતા નથી બીજા સામાન્ય લોકો કરતા વૈશિષ્ટ વાળી વિશેષતા છે તમારું ગુચાય ત્યારે કોણ કરિયા ને એકદમ શું છે શું નહિ તમે જે ત્યારે નિવેડો આવે એટલે આ સમજવાની જરૂર કે આ જગત શું છે કેવી રીતે બન્યું મારું શું હપ્તા હું કોણ કેવી રીતે જીવી શકું છું હું જીવું છું એ તમે કયું ને એ ઠેપન અત્યારે હું જીએ ચાતે થઈ ગયો મને બનાવ્યો કે એ વિજ્ઞાન આપણા વિજ્ઞાન મળતું આવે ને અક્રમ વિજ્ઞાન કેવાય વિજ્ઞાન કોઈ જેમ કરે ખાલી હું છોકરા છોડી ખોટું છે બોલવા માટે વાંધો નથી પણ તેવા ભાવના હોવા જોઈએ અંદર ડ્રામેટિક બોલવું જોઈએ બોલતા આપડે સાચું એ નહી લાગતો એમાં જોવું કેવાય બો કઈ ફરક નહી આ રડવા માં રડવા માં મને મારા હવે અહીં હું નીચે કૂધું મારા પગ લાગે એ મારા કર્તવ્ય નું છે પછી રડે તે શું કામ આવે ત્યારે એના કરતા એવું કરે શું કરવા માટે એટલે આ રડવાનું બી એવું છે પડવા કરતા જે દુઃખ છે એના કરતા વધારે દુઃખ હોય તારે મારે આ બાજુ કાઉન્ટર વધાર હોય તારે ઓછું કાઉન્ટર કરવાની છે પારે એવું બને જ નઈ ને પોતી બધી વાત નઈ આ વાત એટલે જે લોકો રડે છે જે લોકો દુખી છે એ કારણ એ તોડવા જાય તો તું બધા બધી કારણ સાહેબ જ્યાં સુધી પોતાનું પોતે કોણ ડિસિશન નથી આવ્યું હરે કૃષ્ણ એકાઉન્ટ છે હું છું એવું કહો છો આવું ખોટું આરોપ કરો છો હરે કૃષ્ણ ચાર્ટેડ એક તમે કહો છો એ બોલાય નઈ ને આપડે આ શું છે જાણવાની જરૂર તો ખરી જરૂર ખાસ જવાની જાણવાની જરૂર એ નથી જા આની ગયું સુખ હતું શું બધા ભગવાન ઉપરી હોય મને સુખ હું જે મારો મારો આનંદ ની હતું પછી મારી સમાતી ગઈ નથી શું કયું ખાતા પીતા બોલતો એક મિનિટ એક સેકન્ડ એ સમજ ગાળો બળતો ગાડીઓ ફર્યા એટલે જીવન જીવી ગયું એટલે પુણ્ય નો ઉદય હોય તો ગાડી ફર્યા પુણ્ય ઉદય પૂરો થાય ફરતા ને ફરતા એટલું વિચાર્યું છે ને આપણે આ હિન્દુસ્તાન ના માણુષ થયા હિન્દુસ્તાન ના માણસ ને બહારના મનુષ્યમાં ફેર ચડશે ડિફરન્ટ બારના છે પુનર્જન્મ ને સમજતા નથી શું પુનર્ધર્મ સેવ છે એવું જાણતા લોકો પુનર્ધર્મ સેવ જાણે છે એવું આપડે કહીએ શું કહીએ એટલે પુનર્ધર્મ હશે એટલે સ્વતંત્ર થયો કેવાય હવે સ્વતંત્ર થયું એટલે પણ ફૂલી સ્વતંત્ર થવાની જરૂર છે એટલે શું હું કરતા છું એવું ભાન થયું ને ભગવાન નહી કરતા પેલું ભગવાન કરતા પછી પુનજન્મ સમજતા કરતા કરતા સમજ્યા કે તમે હું કયા કરતા છું આ એ તમે કયું પરિણામ કયું પરિણામ વટાતી કોઈ પરિણામ તેમ કહ્યું એનું કોઈ કારણ તો છે ને સ્વતંત્ર બનાવે આ બધા કારણો જાણીએ તો સ્વતંત્ર થઈએ કોઈ ભય ના લાગે આપણને આવું વડદા પડે આવી બસ થઈ રહ્યું જીવન સ્વતંત્રતા એક નાની સ્વતંત્ર જતી નઈ પોલીસ કરી લઈને આવે ગપુ ક્યાં હોય ચાલશે વસ્તુ ગપુ ચાલે ભાઈ ક્યાં બોલતો હોય રકમ કેટલી પચાસ લાખ આ શું કરશે એક જણ કે મારી અઠાવી લાખ લે પચાસ લાખ બધો શું કરશે અંદર શીખવાનું નથી મારો ગયો એય હેડવા મારી ના રે મોરે છોડે વિજય જીરા દેવ છેતે રાતિત ગમે છે કે બીજી બીજી બીજી બીજી લાઈન લેવી છે મેને વાત છે તો લાઈન ની વાત ગમે છે કે બધી બીજી લાઈન ન કરો ના ના આપ પૂછો જીગે આપ પૂછો ने जे हबरो पड़ तो नहीं नहीं। अवे आप गुंजन थवुए મારામાં આને અંતરકુંજન થવું જોઈએ ને